આત્મા વ્યાપક છે કે પછી જીવ માત્રમાં છે કે જીવ માત્રની બહાર પણ વ્યાપક સ્વરૂપે બધે જ છે આત્મા આત્મા તો વ્યાપકનો અર્થ જુદો છે જેવા લોકો જાતે ઊ નથી જો વ્યાપકનો અર્થ એવો છે કે આ લાઇટ એજ લાઇટ છે આ બધું કોઈ લાઇટ નથી આ તો એનો પ્રકાશ છે છે તેનો પ્રકાશ છે આખા બ્રહ્માંડ માં પ્રકાશ થાય એટલી પ્રકાશ ની શક્તિ છે તેથી એમ કહેલું છે આ લોકો સમજ્યા બધા છે એવું સમજ્યા હું સમજ્યા છે ચોપડવાની પી જાય શું થાય તમારા બહાર નો રોગ મટ્યો જીવમાં સ્વરૂપ છે આ લાઈટ અલાઈ તે બધે છે એમ કે હા તેનો અર્થ આપણે એવું સમજવાનું ઘોળો તો ત્યાં જ છે છે હા ઘોળો ત્યાં છે સર ભાઈ ને હા આ બધે છે તો આપણે એક ઘડો મૂકી દીયા ની પર તો બધે દેખાય એને લાઈટ ના દેખાય તમે હો જોડી ને હા સમજ પડી પ્રમેય પ્રમાણે હોય પ્રત્યમાતા કેવું હોય પ્રમેય પ્રમાણે કે આપ આનું થાય થાય આમ ઘડો મૂકી દેહુ સમજાય બધા ઘઉં છે કે આપડે ના નથી કે વેપારીઓ માટે કાંદા માટે છે તો મૂર્તિ છે પથ્થર કરીએ તો હા લોકો મન દુખાય બાકી મૂર્તિ કશું નાખે જેમ જેમ વ્યક્ત થતો જાય એક ઇન્દ્રિય માં થાય છે બે ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય માં વ્યક્ત થતો પછી જ્ઞાની પુરુષ મળે તો વ્યક્ત કરાયું પછી પ્રકાશ થાય એટલે પોતાનો અહંગાર તૂટી જાય અહંગાર તૂટે એટલે પ્રકાશ વધતો જાય એનો અર્થ જ તો છે ઘઉં બધા છે એમ કહીએ એ વેપારી બોલે એવું કે બધા છે કે વેપારી એમ બોલે છે તો આપડે કઈ કોકરા બહાર વાત કરી નાખી બે થી એકને ઓળખે તો એકલા ઓળખે ઘઉં ઓળખાય બાકી કેવું બોલે છે અરે બેન કોરા વેણો છો તમે ઘઉં વેણું કેમ આવું બધું સમજ નહી દવા નો શું ડાક્ટર નો શું ચોપડવાની હતી લાલ અજવા કેટલીઓ પણ કાબર્યો બાબર્યો આ બધા કાગડા બાગડા બધા માળા માં આ જાત પોસરી પેલેથી જ નથી સતયુગમાં પોચરી નથી તો કલયુગ માં કહ્યું આ જાત જ પોલી નથી અહંકારી છે ને અહંકાર છે કોઈ ને કશું ડખો નહીં આશ્રિત છે આ નિરાશ્રિત છે ગાયો બેસ્યો બધું મનુષ્ય આશ્રિત મનુષ્યો એટલા જ નિરાશ્રિત છે તેથી એકલા ચિંતા કરે બાકી વર્લ્ડ માં તો દુકાનો બારી ઉગાડી રહી ગઈ છે ઉગાડી રહી ગયે છે મેલ ને પૂરો મુવા ખાઈ તો લેજો પછી પૂરો ખાતા નથી અને પાછો બારી ઉગાડી દઈ ગયા ચીડેલું હોય ના કાળે તેથી કવિ કવિઓ ગાતા હતા કે હિન્દુસ્તાન માં તો નબરાલ નબરા ધણી બાયડી પર સુરાબ હોય ગયા શોભે આપણે આ બધું હિન્દુસ્તાન ના મનુષ્યો આપણે એક એક મનુષ્ય માં કેવું ઊંધી વપરાય રહ્યું છે એમનો એ દોષ નથી એમને જ્ઞાન એવું ઊંધુ મળ્યું છે ઊંધું ચાલે છે કરવા માંગતો હ આ તી બહુ દર્શન ઉત થઈ જાય બહુ સમજણ સુજ બધી જુદી જાતી પડે ધ દિવાલ ઇઝ ધ પઝલ ઇટself પઝલ થયેલું છે ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટオール ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે તે ગલે કેવો સુંદર વાત છે આ લોકો ગમે ભગવાન એ સાચા શું કે છે રાખે છે ને વેપારી પૂછે શું કે ચિંતા બફારો થાય કેવા જાય પછી એનો એ પલંગ સપના જાત જાતના મનમાં વિચાર આવ્યો આમ ફરે મનમાં સપના તો આવે ઉડ્યો આવે ઊંચે ઉડ્યો પણ એના એ જ પલંગમાં હોય એના રોજ એનો પલંગ ભર્યો એ ડાબા ખૂણા ની ઓળી અને તેમાં પલંગ અને પિયરે જાય આ કઈ પિયર જાય બિચારા અમદાવાદ ખાતી વખતે બે મિલમાં ગયેલા હોય અહી ખાતો હોય ઢોકળું અને એ મિલ શું થાય આવે ચાલે આપણે વિચારીએ સ્ટેશન ગયું હોય જમવા બેઠો તે પેલા એટલે ઓફિસ માં જવાનું ટાઈમ થઈ ગયો હોય જમવાનું હોય તો ત્યાં પહોચી જાવ નહીં જતું રે અનાત્મા બે છે અનાત્મા અને આત્મા બંને છે એવી વાત કબૂલ કરતા હોય ને બરોબર છે એવું છે ને જે કઈ પણ ધરાવે લાગણી ધરાવે નઈ ત્યાં ચેતન નથી ત્યાં આજના આત્મા છે લાગણીઓ આ ઝાડ પણ લાગણીઓ ધરાવે છે શું જીવ માત્ર લાગણીઓ વાળા છે ઉત્પન્ન થાય ત્યાં આગળ આત્મા છે એવું નક્કી થયું લાગણી ઉત્પન્ન થાય છે એ જ આત્મા છે એવું નહીં લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં આત્મા છે ખાલી જ્ઞાન સ્વરૂપ છે શું છે જ્ઞાન સ્વરૂપ ત્યાં લાગણીઓ બાગણીઓ નથી પણ જ્યાં લાગણી છે ત્યાં ઉપર આપડે ખરી કરે કે અહી આત્મા છે પછી આત્માના આત્મા ના વિભાજન કરવું પડે This this this is is is... not dead, this is... This is dead. Itself, this is not dead, dead, લાગણી વગરનું છે માટે અનાત્મા છે આ નોય આ નય આ નો પૂછ્યું કે જ્ઞાન પણ આ વેદાંત પણ થાકી ગયું ત્યારે આત્મા એવો વસ્તુ છે કે અવર્ણનીય છે નિશબ્દ છે અવક્તવ્ય છે જે વાણી થી બોલી શકાય ન પણ આત્મા જાણવા માટે જ્ઞાની પુરુષ ની પાસે જવું પડશે જ્ઞાની પુરુષો ચાર વેદની ઉપર છે બધા ત્યાં આગળ આપણું કામ થાય નહી કામ થાય પોતે મુક્ત થયેલા હોય તો જ આપણને મુક્તિ અપાવે નહીં તો પોતે જ બંધાયેલો છે બંધાયેલા મળેલા કે નહીં મળેલા નિમિત થયું ને નિમિત્ત ભગવાન કોને કેવાય ભગવાન જેને દ્વંદ ના હોય દ્વંદ ના હોય નફો કોટ માન અપમાન આવું તેવું ના હોય જેને દ્વંદ ના હોય તેને ભગવાન કહેવાય મનુષ્યો લોકો આ જેમ ભાગ્યવત છે ને ભાગ્ય ભાગ્યવાન કે છે લોકો એ ભાગ્યવત શબ્દું છે અને આ ભગવાન ભગવત શબ્દું છે પરમાત્મા ભગવાન ભગવાન અને પરમાત્મા પરમાત્મા સંપૂર્ણ કર્મ થી મુક્ત થયેલા હોય જીવા તેવા નહીબી કેવાય અજાય आप भगवान फरक पर फरको भगवानी कोई नहीं भगवान સાધુ સંતો કોઈને ભગવાન ના કેવાય ભગવાન ના કેવાય ભગવાન કરીએ ફેર મળે તમે જોયેલી આપણે સાધુ સાધુ મળે અત્યારે શું નામ આપનું રમણીકભાઈ હું રમણીક ભાઈ છું એવું તમને જ્ઞાન છે એ જ્ઞાન સાચું જ્ઞાન નથી ધર્મ ના પુસ્તકો વાંચવાથી પુસ્તકો ની મદદ પુસ્તકો ની મદદ તો જરીર ને ખરી ને